તો અત્યારે શું પ્રાપ્ત છે તમે સમ્યક તો પ્રાપ્ત થતી તો શું છે વિશ્વાસ છે કે પ્રભુ છે આત્મા છે એ પણ છે અજવાળું ના હોય તો અંધાર હોય અંધારું ના હોય તો અંધાર હોય એ સભ્યત્વ નથી તો શું છે અત્યારે શ્રદ્ધા નહીં એ વિખ્યાત્વ હા શંકા શું સરકાર પછી કોઈ જાતિ આવે શંકા ના રે ભય ના રેવો સમજ ભય ના રે શંકા રે એ તો જનમ થી દરેક આત્માને છે હા મિથ્યાત્વને એટલે સાદો કરી નાખો રે વેચી નાખો રે એ તો આ કેવું છે ઉખી નાખો ને ગાડી નાખો જેવું છે ગાડી નાખો ને એ ગાડી નાખવા જેવું જ છે હે મિથ્યાત્વ ગાડી નાખવા જેવું જ છે કોઈ લેનાર શું ના તમારું મને બહાર પડી ગયા વારી ચપાલ તમે ના ગયો ચપાલ મને ક્યાં પડી ગયા મારું ક્યાંમાન કર્યું તમારું ના તમારું માની બેઠા છું એનું નામ એનું નામ ઈચ્છા હું વારી છું એ રોંગ બિલિટ છે રોંગ બિલિક અને હું શુદ્ધાત્મા શબ્દ બોલે ચાખ્યા વગર કોમ લાગે એ તો મોડા મૂકીએ તારે ખબર એ આત્મા મોડામાં મૂકેલો છે આ ગપુ ના ચાલે ગપ્પા ચાલે નહી આત્મા પ્રાપ્ત થયા પછી કોઈ હખ નું દુઃખ હોય નહીં વર્લ્ડ માં કોઈ ચીજ એવી નથી કે દુઃખ આપે તમારે સંયક કરવું છે સંકેત લેવું છે પ્રાપ્ત કરવું છે આત્મા કેવો હશે એટલું ખોલવા ભાવ થયા કરે અનેકડું જે ઉકડો પોતાની કરવાનું છે તો ભગવાન ને મારી જન્મ સુધાર લેવો પડે એમની હાથ થાય મુક્ત પુરુષો હોય જે તૂટેલો હોય તે આપણને છોડાવે આપણે આપડે બંધાયેલા તોડે અને પછી આપડે ટૂંક મુક્ત પુરુષ ને કેવું પડે કે થાય બે અવતાર પછી શું નાખી ગયુ ગેરંટી આપું મુક્ષ થઈ જ જાય અહી થઈ જવું કે સંવસાર ને અડે નઈ એમ નમુખ લીલે પ્રેસ સંસારમાં રહેવા થતા અડેલી એવું થઈ ગયું એવું ચિંતા ના થાય ઉપાધિ ના રહે ક્રોધ માન મા થાય પછી પછી તમારે હજાર પાપસ સ્થાન છોડી દે તો મોક્ષ થઈ જાય તમે હજાર પાપ છોડી દે મોટા મોટું મોક્ષ છે પછી તમે બહુ કલચિત કરજો કર્મ આપડે કર્મ બાંધીએ તો પાછા બીજા અવતારો લેવા પડે કર્મ બાંધીએ તો બીજા અવતારો પાછા લેવા પડે કર્મ બધું ના પડે એવું જ્ઞાન થયું છે ઉઠાઈ લેજો ના ઉઠાવી ના કરે છતું કરતું અત્યારે કેવું કરો છો છતું પડ્યું અને સમ્યક કોઈ ઊધું નાખ્યું હતું છતું કરી એ સંદેશ બગડે નહી રૌદ ઉત્પન્ન થાય નહીં રૌદ આઠ ધ્યાન બંધ થઈ જાય તો દાણ નું થઈ ગયો બંધ થયું છે મારે મારે ઘર નો માલ નહિ આપવાનો ઇન્ડિકેટર ઇન્ડિકેટર ની હું તમને ગાડી આપ્યો પછી તમે માર્ગદર્શન પૂછ્યો ને એક જ દાડો ત્રણ કલાક વિશ્વાસ રાખવાનો પછી બિન रोकड़ू मलत हो तो काम उधार उधार बहुत चंकित नहीं ते आपर है, रकम ना हो तो रकम नुको आसा जुए तर्क माले नाम कैश बेक परि हम तो कैश बेक रकम मूक द મારે સંદ્યક્ત જોયે છે અને આઠ હજાર ચૌદ હજાર ના થાય એવું દુઃખદ ચિંતા ઉપાધિ થાય ને એવું જોઈએ ચિંતા ના થઈ જોઈએ કુદરત ગમે તેવા સંજોગોમાં તારે એક અવતાર ઈ બે અવતાર ઉપર મળી ગમશે તમને આ બધી વાત મહાવિય ક્ષેત્ર માં ચોથો આરો હોય છે કાયમ ને માટે ત્યાં કેમ આરો નથી બદલાતો છે આપડા સૂર્યનારાયણ હોય છે તે કોઈ કલાક બાર કલાક મૂકે છે કોઈ કલાક શીખાય છ કલાક મૂક્યો છે પેહલો છોટર ચેતમ્બરી દિગમ્બરી પોલીસ વાળો આરે આ છે તમારી દુઃખ દુઃખ ના અડે રાજી ખુશી દહીન પાછું પોલીસ વાળો ગભરાય કે આ ને દરેક માણસ તો આપે તો દુનિયાની સંસ્કૃતિ तो तो शक्ति तो है बता शक्ति है भगवान है भगवान कई शक्ति आधी જયારે દુર્બુદ્ધિ જોયે છે ત્યારે દુર્બુદ્ધિ પ્રાપ્ત થાય છે લાયકાત કેળવાની જરૂર છે કોઈ અવતારો ભરે એવો લાભ મળ્યો અને તે કર્યું યા પછી કોઈ નીકળતો નથી નીકળી જાય બીજો વખતે આવવાની જરૂર ન પડે પછી નીકળી શકતો નથી ના પછી એક વખત બિલકુલ નીકળી જાય નથી આવ્યો આજ ના તો મેં આપેલી ને તમને મૂળ સ્થિતિ એવી છે મૂળ સ્થિતિ દુખ ના થાય એવી સ્થિતિ છે પણ આ તમે આગળ આવીને આવું કયું કરવી પહેલા કઈ થાય ગાડી ના રાખશો ગાડી કરીને માણસ પોતે દુખી હોય માણસ તો છતાં પણ આ સંસારમાં એ કેમ લપેટાયા કરે છે લપટાયા કેમ કરે છે છતાં સમજે છે પોતે દુઃખી છે લખતા તો નથી ગમતું આ પણ એના હાથમાં સતતા નથી પ્રકૃતિ ના તાબા માં પ્રકૃતિ ના તાબા માં છે પ્રકૃતિ ના તાબામાં છે જો એ પ્રકૃતિ થી તૂટે તારે ચૂંટાઈ પ્રકૃતિ ગુજરાત કરે પ્રકૃતિના તાબામાં પ્રકૃતિ બંધાઈ ગઈ છે તેના તાબા માં છે આપડા હાથ રહ્યો નહિ પછી આવે તો પ્રકૃતિ જીતીયે એ તો એટલો આપડા ખેલ થાય પ્રકૃતિ ભાવ ની જીતા નથી પ્રકૃતિ આપણે ગું ગુચાઈ કર્યા કરે प्रकृति ऐसी परवास जगत आखू बयागर करते प्राण प्रकृति साथ जाए अर्थ एट्लो के ज्ञान ज्ञान ऐसी प्रकृति ज्ञान ऐसी પ્રકૃતિ ઓછી થાય પ્રકૃતિ એટલે આવરણ આવરણ હોય ને આવરણ છૂટે એટલું ઓછું થઈ જાય બાકી ખાલી બહુ મજબૂત પ્રકૃતિ બનેલી હોય બઉ બઉ આવરણ ગાઢ આવરણ તો મરે તારે છૂટે છૂટે નહીં એવી એવી દેખાય જયારે જો પ્રકૃતિ છૂટે જયારે જુઓ ત્યારે એવો માર ખાય પણ એવો એવો ચોરી કરવાની પ્રકૃતિ હોય તો માર ખાઈ શકે પણ કરે ચારિત્રો ખરાબ હોય તો માર છે એનો એ જ પ્રકૃતિ અને પ્રકૃતિ નો વસ્તુ કરે છે દાન આપે તે પ્રકૃતિ વસ્તુ દાન આપે ને તે પ્રકૃતિ વસ્તુ એ જ્ઞાનથી નહી ચોરી કરે તે પ્રકૃતિ દિવસ કરે છે હવે પ્રકૃતિ અને પુરુષ નું જયારે જ્ઞાન થાય કે હું કોણ છું છે ત્યારે બે સુધું પડે છુટકારો થાય ને છુટકારો થાય હું કોણ છું એવું જાણે શું નામ તમારું ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ હું તમે ખરેખર ઈશ્વરભાઈ છો કોણ છો તારે સામાન્ય શરીર નું નામ છે તમે આત્મા છો ચેતન છો તમે એ તમે પુરુષ આત્મા એ પુરુષ છે અને આ પ્રકૃતિ જ્યાં સુધી પ્રકૃતિ ના છે ત્યાં સુધી પુરુષ ને કશું ચાલે અનુભવ નો થાય અનુભવ ત્યારે પડ્યા જ કરવાનો સંસાર દુઃખો નિરંતર ભોગવ્યા જ કરવાનો ગળી માં શાંતિ ગરીબ અશાંતિ ગરીબ શાંતિ ગરીમ અશ્રાંતિ એ પ્રકૃતિ લીધે છે ખરું સુખ છેલ્પિત વસ્તુ છે કલ્પિત સાચું સુખ નહીં રાતું સુખ તો સનાતન આવ્યા પછી જાય નહીં સુખ તો જેલમાં ગાલે નહિ તો એ ના થાય શાંતિ ના થાય કેટલાક માણસો પોતાના શાંતિ મેળવવા ખાતે કંટાળી શાંતિ ના હોય તો શાંતિ મેળવવા માટે ઝેર પી ને મરી જાય છે કંટાળીને એ જોઈ ગઈ નહીં એ પ્રકૃતિ ભગવાન હતા ખુશ થયેલા હતા જાણતા પ્રકૃતિ છે એવું ગાયા કરે બાળુ ચિંત એ બહુ જાણવા જેવું અંદર બધું થાય બધા અશાંતિ થાય બધા અશાંતિ વધે છુટકારો ના થાય જય પીવાળી છુટકારો થાય નઈ એ તો ભોગવે છુટકો મનુષ્ય જીવન આપડે ઉઘરાણી ઉઘરાણી કોઈ કરવા આવ્યો હોય અને સારો ગોળસાર મારી જ કારીગર છૂટે ગયા ફરી વાર કેવું એટલે છૂટકો રિચાર્જ ચૂકવે જ કરે છૂટકો જીવન શાંતિ પૂર્વક દુઃખ ભગવો મનુષ્ય જીવન મનુષ્ય જીવન પાછું મનુષ્ય જ મળે એવું ખરું મનુષ્ય ના ગુણો રહ્યા હોય તો મનુષ્ય મળે અને જાનવર જેવો થયો પાછળ પશુ ના ગુણો આવ્યો હોય તો પશુ જાય દેવ ના ગુણો આવ્યો તો દેવ માં જાય જેવા ગુણો ફેરવ્યા હોય એવો જાય માનવતા હોય માનવતા કોને કેવાય કે મને હું ગાર વખત મને વિચાર આવે કે મને કોઈ ગાર બોલે શું થાય ચોરી કરતા વિચાર આવે કે મારી કોઈ ચોરી કરે શું થાય દુખ દેતા વિચાર આવે કોઈ દુઃખ મને થાય શું કરે કોઈની સ્ત્રી હવે આપણે દ્રષ્ટિ બગડતા પેલો વિચાર આવે કે મારી સ્ત્રી હવે દ્રષ્ટિ કરે શું થાય આઓ જે પાછળ દ્વાર જેવું છે એ ફરી માણસ માં આવે અને જે ગમે તેવું ભોગવી લે છે ગમે તે અડકડું ભોગવી લે છે અડહકડું ખાઈ જાય છે ખટપટો કરે છે એ બધું જાનવર બધો સીધા સીધા જ છે ફરી બે નું છીકવાનું પડે નહી હો બસો આવતા હોય બને વધારે નહીં દંડ પૂરતું છે એટલે દંડ એ દંડ પૂરો થઈ ગયો એ દેવગતિ બધાય દેવગતિ બધાય પોતાનું જે સુખ હોય બીજા નું સુખ માં દુઃખી માણસ ને આપી દે એ દેવગતિ વ્યવહાર બને પોતાને સુખ આપ્યું એનો દબો એના આપે આપડે તો આપણે ઈચ્છા કરે ચાર વાર માં જાય આપવાની ઈચ્છા નહીં પણ ખાઈ જવાની ઈચ્છા આપવાની ઈચ્છા નહીં હોય બેલેન્સ હોય તો ચાર માણુસ માં આવે અને લેવા ખાવાની ઈચ્છા હોય આપવાની ઈચ્છા ના હોય તો ચાર જાય અરે વગર કોમ ના ખુબ વગર કઈ કોઈ ફાયદો ના હોય વગર કોમ કરે એ નર્કાય પોતાને ફાયદો ના હોય પોતાને ફાયદો હોય અને નુકસાન કરે તો જાનવર જાય પણ નુકસાન કઈ કર્યું કે ગયો ભગવાન તો તમારી ભાઈ બેઠો તો બહાર ઉપર કોઈ જગ્યાએ નથી ઉપર બધે ફરી આવ્યો આકાશમાં બધો ફર્યો કોઈ જગ્યાએ નથી સમાજ ગોડ ઇઝ ઇન એવરી ક્રિરબલ ઓર ઇનવિઝિબલ મનુષ્ય જાનવરો છે જેમાં લાગણીઓ દેખાય છે આ ઝાડ ને દેખાય છે ને એમાં પછી આ કાપી નાખી પછી કલા ભગવાન એમાં છે બધે ઉપર કઈ આકાશ માં કોઈ જગ્યાએ આવતી હારા મહી વાળા પણ યાદ ના આવે તો શું કરે પેલા મેળવવા માટે ગુરુ ની જરૂર ખરી માર્ગ ની જરૂર એટલે એને મેળવવા માટે ગુરુ જરૂર ખરી ભગવાન ને મેળવા માટે ગુરુ ની જરૂર ખરીવાડી શીખવી હોય તો ગુરુ જરૂર ગુરુ તો જોઈએ ને ભોમ્યો ભોમ્યો ની પણ ગુરુ જવાનકાર હોય એ ડકો હોય તો શું થાય ગુરુને ને કહીએ તમને હું ધોલ મારું તો ધ્યાન નહી મળે તો આપડે જોવા ગુરુ આપણે ધ્યાન મળેલા ભાઈ તમને ધ્યાન મળે છે મળે ખરા આપડે અપણ કરીએ તો એ ગુરુજ ને એ ગુરુ નહી એ આપડે શુક્રવાર વડે નઈ કઈ આપડે ગાર ફોરીએ ધોલ મારીયે ના મળે બે શાખી હોય લેવા આવ્યો હોય આપડે લૂંટાયા કરીએ જેવા આવે ગુરુ નાઈ ખબર ને લેવા આવે એવું કઈ પણ લેવા આવે છે તે કોઈ વેપારી વેપારી આવે છે નથી આવતા ઘરાકી મળતી નહી હોય ઘરાકી મળતી હોય તો જાયરો ગાકી બહુ મલે શહેરોમાં બધું પૂછાય તમારે છે પૂછવું હોય પૂછાય બધું ભગવાન શું છે ક્યાં રહેશે શું કરે છે આપડે શું કરીએ છીએ ભગવાન શું કરે છે ભગવાન કશું કરતો નથી આ તમારી જવાબદારી બધી તમે જેવું આવો ની જવાબદારી ભગવાન નું નામ ખોટું છું નહિ ભગવાન તો બિચારા એમાં તમને પ્રકાશ આપ્યા કરો પ્રકાશા કરાઈ બેઠા છે એમને કઈ દખલ તમને અહીં ના ગમે સંસાર માં તો એ લી ગુમ પાડો શાંતિ આપશે આનંદ આપશે પાછો કોસ્ટ ની ટપાલ આવતા ઘૂંચવાડ ઉભો થાય જોયેલો રે પછી એનો નિવેદન ઘૂંટ્યા કરે પૈસા ગમે એટલા હોય શું કામ લાગે કેટલા વખત ભગવાન યાદ રહેશે હંમેશા નિરંતર રહેશે તમારે ભગવાન તો એ થોડો વરખાડ કરીએ પ્રાર્થના માં બે આપણું ધ્યાન મન રહી છે ભગવાન માં બીજે ચાલુ રહેશે પ્રાર્થના કરવા બેસે ભક્તિ કરવા ત્યારે લગતું પડી ગયું છે મન લગતું નહીં પડ્યું લપટું પડ્યું નથી આપડે બેંક માં ગયા રૂપિયા ચોક્કસ થાય છે જો પ્રેમ હોય ને તો આ દસ રહે જો પ્રેમ હોય તો મન ચોક્કસ છે પ્રેમ ભગવાન માંથી કદી ગયો છે હમને પડી ને જો માં કેવું ચોખ થઇ જાય ભગવાન પ્રેમ વધારો જોઈએ પૈસા માં જ પ્રેમ લાગે છે તો દાદા ભગવાન નું મંદિર છે મંદિર આ જ્ઞાની પુરુષ છે આ દેખાય છે તે દાદા ભગવાન નહિ આ જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન મહી પ્રગટ થયેલા છે તમારા પ્રગટ થયા નથી પ્રગટ થઈ ગયા અજવાળું થઈ ગયું છે મારા સાહિય કે ભગવાન બધા થી માત્ર માં છે કે સબગઢ ને રેસાટ ન ઉસ બલયારી બોલાવો બધા જે બોલે બોલવું જોઈએ અને એક ઓળખા કરી પૂછે છે કે આત્મા તો અજર અમર છે એની જોડે કર્મ જઈ શકે પછી પુનર્જન્મ પુનર્જન્મ જે કહ્યું છે કર્મ ના ફળ આ જન્મ માં મળે કેળ પાકે ત્યારે ક્યારે મળે તો અને તેનો ખરો કાળ પાકે હાથ પડે જ્યાં સુધી કશું થાય નહીં એ કર્મ ફળ ભોગવતી વખતે કર્મ વધે છે કેવી રીતે વધે છે કે ક્યારે ખાટી નીકળી ખાટી ક્યારે નીકળી એટલે જયારે વેપારી ને ગાળો દેજ દે લાલદાર ને કાઢો દે એ બધા કરે પાછું ખાટી નીકળી તો આપડા પુન ના હિસાબે આપડું આપણું પાપનું ફળ આવ્યું કરે બીજા પાછું કર્મ સારી નીકળી તો આમ કઈ છે એ કરવાની જરૂર નથી એ કરવાની જરૂર નથી બધું આપડા પૂર નું ફળ થયા છે પૂન પાપનું અને તો નવું ના બંધાય નવું બધા ખેતરમાં ના પાક્યું ગમેદારી બધું કરી ગોટાળા વારસ કરે પણ એમને મારા હિસાબ નો હિસાબ જ છે આ સગન આપણો હિસાબ ભગવાન વચ્ચે હાથમાં આવ્યા નથી વચ્ચે હતા ગાઢ નથી તમારી જો ગમદારી બધી થોડું સમજ માં આવ્યું આપની વાત માં શું કે જઈ શકે ખરા કર્મો આત્મા તો અજર અમર છે તો એની જોડે કર્મ જઈ શકે ખરા જાય તો બીજો જન્મ થાય ને એટલે આત્મા તો એને કઈ નિલેપ છે નિલેપ છે પણ આ કર્મો એની જોડે કર્મથી વિચલો નથી આજુબાજુ કર્મ નો પડર છે ત્યાં સુધી પોતે મુક્ત નથી શકે હવે કર્ પડર શું મોર ગયા અવતાર આવ્યો તે અત્યારે કેરીઓ રૂપે ભાગ ઉપર ગયા અવતાર મોર કારણ શરીર કોઈ કારણ શરીર જાય તો આવતા ભરી થઈને આવે આ કોઈ જાય એટલે કારણો અને આવતી ઇફેક્ટ થઈને થઈને આવે કારણ શરીર કે છે કારણ શરીર અને કારણ શરીર એ સૂક્ષ્મ શરીર જોડે જાય છે સૂક્ષ્મ શરીર જેવાય છે તેજસ કહેવાય છે ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય છે ખાવાનું પચાવ ના ક્રોધ માન મારે થાય છે એ બોડી જોડે જવાનું અને કારણ છે અને હાથમાં બતાય વસ્તુ જોડે જવાની ત્યારે ઇલેક્ટ્રિકલ બોડી તો કાયમ માટે જ હોય દરેક અવતાર હોય જ ત્યારે સંસાર ચાલે જ નહીં મુક્ત થાય મુક્ત રચામાં ત્યારે એ છૂટી જાય કારણ છૂટી જાય છૂટી જાય કારણ પૂરા થઈ ગયો કે એટલું ચૂકતો જાય નથી જ્વા આથી કર લોકો ઘૂંસવાડે ની બાર નીકળી જાય ઘૂંસવાડો ના રે પછી રે ગઈ જો ઘૂસેલા ઘૂસેલા છે લોકો એટલે સાચી વાત મરે ભગવાન આ દુનિયા કોને બનાવી રીત ચાલે ભગવાન ચલાવે છે તો ભગવાન ચલાવે છે કે ભગવાન એનું કશું આસન ચાલતા નથી ભગવાન લાઈટા પછી દરેક જી ને માત્ર લાઈટ તમને લાઈટા પછી અને નાના નાના ઘી ને પછી દાઢ ને પછી પ્રકાશ આપી શકાય ખરું બધું જે માગો તે તમે જે માગો એ મળે અહિયાં તમે જે માગો એ જયારે આત્મા અને આ શરીર એક જુદા જ છે જયારે શરીર આત્મા છોડી જીવ છોડી દે છે ત્યાર પછી પાછો બીજો જન્મ ધારણ કરે છે તે વખતે આ પાંચ મહા પાંચ તત્વો તો કે છે રૂપાંતર થાય છે કે નાશ થતા નથી જયારે બીજો જનમ ધારણ કરે છે ત્યારે આ જે બધા સંસ્કારો આવે છે એની જોડે કર્મ તો કે આ બીજા શરીર ના પાંચ તત્વો આ તત્વો ભેગું થઈને થાય છે એ સંસ્કાર આવે છે કે આત્મા જોડે સંસ્કાર આવે છે પાંચ તત્વો હવે અજ્ઞાન સંસ્કાર થઈને આવે છે વાસ્તવ તત્વો અને અજ્ઞાન સંસ્કાર જે બન્યા છે તે આ જ્ઞાન સંસ્કાર બને તો છૂટો થઈ જાય પાંચ અને અજ્ઞાન સંસ્કાર લઈને ફરી ફરી પાછું દેહ બંધાય છે ફરી સંસ્કાર જૂના અજ્ઞાન રહે છે અને તેનાથી આ બધો સંસ્કાર ફરી કર્મ બીજ પડે છે કરતા થાય છે પોતે પોતે કરતા થાય તો કર્મ પડે બંધાય ને તો બંધાય જે કરતા નથી એ બંધાય નહીં કરે તોય ના બંધાય હા ભાઈ એ તમામ કરે તો બધા કે ભાઈ કરે આ બધા કર્મ કર્મ કરે તો કરતા થાય તો આ કરતા પણ છૂટે નહિ હેરી વાત નથી કે તો હું કોણ છું જાણે ત્યારે કરતા પણ છૂટે શું થયું હું કોણ છું એવું ભાન થાય 10 प्रमाणी ग कथा कीर्तन बढ़ु बहुत गसेक वर्ष परिणाम क्या जी लगत बाहेक अवस्था में પછી ફળ આવશે અત્યારે ફૂલે ફળ એ નથી ફળ શાંતિ રહે તો લોક જશે એ બાજુ મુંબઈ જઈ રહ્યા છે આખું લોક સાધુ સંતો સંન્યાસીઓ બતા એ બાજુ જઈ રહ્યા છે